આપડે ક્રોધ ના કેતા હોય પણ એને ગુસ્સો તો છે ગુંઠાણું ના ચડવા દે શું વ્યવહાર નું ગું બાકી કલાક માં આવું બન્યું નથી લાખ એટલે એમ માટે છઠ્ઠા સાતમા ગુણસ્થાન પ્રવચન કરે શાસ્ત્ર લખે પછી ના કરે પછી જોયું પણ નિશ્ચયમાં એવું નથી નિશ્ચય માં વાર જ વાત છે શું છે વ્યવહાર માં તમે ગુઠાણું નિશ્ચય માં તો વાર જ વાત છે એ આજે એમના આજ એમના જે પર્થ છે ને એનું એનો સમજનારો ખીલશે બીજા બધા ગું એક ઘંટા ના છે કેવા છે અડતાલીસ અડતાલીસ મિનિટ ના ચડે ઉતરે ચડે ઉતરે એવું કશું નઈ આમ જ રહેવું જોઈએ હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ પૂર્વક અનુભવ થી લક્ષ એટલે નિશંક થી અનુભવ છે તેથી તમને બીજા આવે છે ને તરત ને આ બસ થતા નથી ને આ જોવાનો લાભ પૂરેપૂરો ના મેળવી છે એટલા માટે કરી પ્રમાસ ના કરો શું પ્રમાણ ના કરો હા પુરુષ થયા પુરુષ થયા પછી ઉપયોગ પૂરો પૂરું સમજાય ને સમજાય ખરું પૂરું તમારું નિરંતર ઉપયોગ પૂર્વક હોય બધી વાત કરતી અમારા આત્મા નો ઉપયોગ હોય તમને ઉપયોગ પૂર્વક સમજાય છે થોડું થોડું સમજાય નિરંતર પછી ગમે તમે આ જે પગ મળ્યું છે ઘેર જઈને ખાવું છે ધન્યરે જીવન આ ખાવું પડે પોતાની જાતને હો હો ભાવ આખા દુનિયા નો મોતી ભેગો કરે તો એક હીરા ની કિંમત ના આવે ઘેર ગાવું પડે ધન્ય હજુ મન બિસારી જતું નથી બધા ખુશ થાય કેવું સર નિશંક આત્મા કબૂલ કરો નિશ પણ કોઈ દાડું ક્યારે બન્યું જ નથી શિષ્ય શંકા ઉઠ્યા તો રહે જ નહીં થઈ આ બધા કરી સ્ત્રીઓ મોડો થાય બધા મતભેદ પાડનારા માણસું જોઈએ હું કઈક છું કઈક છું પાયો ના બે પાયણી ભરી એક નિક પણ આ ટુકડા ક્યાં કરો સર સમજણ ન હોય નવી વાત સાંભળે જ્ઞાન લીધા ને એટલા અનુસંધે બાકી બધું મું જાય આ શું કર્મ નો ફળ આવ્યો ને કેવું વાક્ય બોલો છો ભારે કર્મી જીવડા આટવી માં વહે નહી શિવ ગલાક દૂર રહેવા તારે અંદર સરસ ચાલશે અંદર એવું પહેલું અંદર જેવું થાય એનાથી પડઘો થયા દાદા શોર્ટકટ કરી દે મને કઈ નથી એમને કઈ થતું નથી તો પછી એટલું તમારા લીધે બધ છે એક જન ના થાય લાગ્યા દાડાના દીધી ઠંડક શાંતિ થઇ જાય છે ને ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે થાય છે તમારી પાસે આ ખ્યા બગડવાનું નથી આ તો શ્વા થી લાયા છે આપડે કઈ લાયા નથી તમે ભાડું લઈને આવ્યા છો કાઠિયાવાડી એ ભાડું લઈને આયા અમે લોકો ભાડું લઈને આયા ભાઈ અમે તો થોડાક રૂપિયા લેતા આવ્યા ખરાબ ભાઈ કામ કરે જાવ શું કરો કામ કરે જાવ